મનુષ્ય પૂછા જરૂર ખરી શું પૂછા કર્મ અનુસાર થાય છે તમને આપ્યું લાગે છે એટલે જેમ છે એમ પછી ખુલાસ કર્યો આપી દિવસ ઓફન બિટવીન સામાન્યપણે આપડે એવું સમજતા હોય છે કે માણસ કઈ કરતો નથી એના પૂર્વજન્મ ના કર્મ આધારે બધું થાય છે नहीं तो पुरासार्थ करने का रोज बरोज न काम से करतव्य प्रमा काम कर रोज बरोज आप कर्तव्य प्रमाण बद कर रोज बरोज न बता અને નસીબ માં હશે તો વગર પુરુષ સાથે પણ મળેબ માં હશે તો વગર પુરુષ સાથે મળે ને નાના જમવા આવે છે મેળેટી ઉપરથી ઉતરીને જમવા આવે છે આ ફોર્મ વાળા તમારી આયા શું છે સર સ્વય પ્રેરિત છે પ્રાર્થ ને ફેરવે છે આ જે ભમેડો છે કૃષ્ણ ભગવાન શું કે છે કે પ્રકૃતિ પરણ ફેરવે છે શું કહ્યું એટલે આ પ્રકૃતિ એટલે બગા કોઈ કુકર માં કરે એ પણ એટલે બે ખાવા દેવા કરતો બે ખાવા દેવા પણ એને વખાણવા જેવા નથી હેન્ડક કરવા માટે જવા નથી આપડે કહીએ જવાબદારી ખરાબ હશે આના હોવું જોઈએ અને સારા કરતા આપણે કઈક વારબદારી સારી કરે છે કરુણ આપે શું કરે તે ત્રાસ હજાર કરતા શું કરું તમે સમજ પડે છે સમજવા પોશાક ક્યાં છે એક વાર આવે એ તમને તમને સમજ પાડ પોસાદ ક્યાં થયું બે પ્રકારના પુરસાદ હોય તો આવતો ભોગ ના હોય શું કરતો ભોગ ના હોય પુરસાદ હોય તો આવતો ભોગ થાય અજ્ઞાન ભૌતિક સુખો દુઃખો બધું અજ્ઞાન દશા નો પૂછતા તમારો આ થયું છે પુસ્તકા ચાલુ છે નહીં તમારો પણ તમને ખબર ના પડે મને કોઈ સંતો ખબર ના પડે પૂછતા શું કરી રહ્યો છે એનો પ્રાર્થ ને પૂછાય છે નબર ખુલ્લું પાડું છે હાથું હોય પગે લાગજો શું કરું પણ ઘર પાણી કેસ બનાવ આખી કે ખેત આયા દાદાલમાં મને મારા ગુ એ કહ્યું છે કે તને ખેદાન કઈ નાખી બચાવ દોઢ લાખ તો મોકલ્યો દોઢ લાખ આપ્યા ને હજુ કે પચાસ હજાર મારી પાસે શેરિંગ નહી આપ્યું પૈસા પણ દાદા એ તો ગભરાય ખરા એના ગુરુ હટીયોગી હોય ને હું જીધું એ ગભરાય તો ખરા ગુરુ હટીયો એને પોતાને ચંદા સેવાની શક્તિ નથી કોઈ તમારો ઉપરી નથી વર્લ્ડ માં હું બધા ઉપરી નથી તમારો ઉપરી કોણ છે પોતાનું હોય શકે ખરું હા ભાઈ પણ ઉત્સાહ તમારા કોઈ ઉપરી નથી વર્લ્ડ કોઈ માણસ કોઈ ઉપરી છે જ બીજો ને ભડકાટ કરી નાખો મારી છે એ બી દેખતો આવતા હોય અને પોલીસ બીજું કઈ કહે હું કઈ ખબર માગતો નથી પછી હવે કઈ ભૂલ થઈ ભૂલ તો ગઈ ને પોલીસ પાય મિસ્ટેક સમજવા માટે બુદ્ધિ તો જોઈએ ને બ્લન્ડર્સ અને મિસ્ટેક સમજવા માટે બુદ્ધિ તો જોઈએ ને બુદ્ધિ હોય બ્લન્ડર્સ થતો જ નહીં નથી એટલે બ્લન્ડર્સ થયા જ કરવા આપડે સદબુદ્ધિ ને કુબુદ્ધિ કહીએ સુધી હા સદબુદ્ધિ કરી સદબુદ્ધિ ફક્ત એમનું કેવાય કે મારી પાસે આ તમે હબળો તો તમારી બુદ્ધિ જે વિકરીત હતી તે સારી થઈ જે આપડે મન માં આવે ને ખોટા ને ન થાય ના લો એટલે સારાને છે ના પડો શું બધું પરીક્ષા કરે સાચું લાગ્યું બઉ ઓછા માર્ક હોય અહંકારી હોય પણ જો સ્ત્રી લક્ષ્મી ના સંબંધ માં હોતી નથી કોઈ આવું એટલે તમારો દંડ નિશ્ચિત માણસ થી દંડ નીકળી શકે હું છગનભાઈ છું ખરેખર ખરેખર શું છે સ્વયં ભગવાન સ્વયં ભગવાન આપડે બાંધી દીધું હું છું કોઈક્ટાર કેટલા વર્ષ નું ઇફેક્ટ આવી ગયું છે લોકો કે તમારી આ જી થાય ને તમે ધણી એ પછી હા પેલી વાંબેલી સગન બેસી પછી આમ બી બીજી બેસી ત્રીજી વા છોકરા બાપ થો ત્રીજી બેસી અને મામારીફ ઘટી છે મિત્યા શ્રદ્ધા રહેવાનું સંસારમાં સંસારમાં જાય સાધુ પણ એમ ના જાય સંસારીઓ માટે તો કોમન ને સંસાર વધતો જ નથી સંસાર જેમો કાકો રીતે રાખવાનું જાણવું છે હા સબંધ રાખે ને એટલે બીજો બીજો નાક નાસેજ કર્યા કરે એ એ ખરાબ છે હવે મારા રાઈટને તો તત્રી વનસે નિરાત કે તમારો ગ્રહ મને ગમતું નથી અને તોય આ રોજ વિધિ કરાવ દેવું પડે અહીંયા કદા પાક અલગ વિધિ કરાવતા જ પડ હી મને કે સરસ વિધિ કરાય કે સંબંધ રાખવા પણ अटैचमेंट ન રાખું સંબંધ રાખવા પણ अटैचमेंट ન રાખું એમ હિમાલયતો હોય એટેચમેન્ટ ભટકતા હોય અને હવે સંસાર માં રહેવા છતાં ઇન્ટરસેપ કરવા છે આ દેશના મારી જે સહી શું નથી માલથી પર આ વાણી પેપરે આપડે જળ કમા નથી જળ કમાલ નથી ને જ સવાર તમારું હું તમને જગારી આ બધા ઘણી બાપ થઈ મામા થયું ધાકો થયો એક કલાક બાદ છોકરા છોકરા ગયો છોકરા કઈ હાથ આ બે છોકરી તમારે અસલે થી કઈ બેસતા અસલ તો પહેલેથી મારે પહેલેથી નથી ને હાથ થી છે હાથ થી આ વિદ્યાર્થી સંબંધ છે કેવો છે તો વેદના ઉપરી હોય તો શું કરતા છે વાતો બઉ કરતો છે ઘણા દિવસ થતા ખાધા પીધા અડક નું ભોગ્યા સગરે મનુષ્ય પર સહાર કર્યા આ તું પણ બીજું મરું અમરસર ની બાજુ માં ગંગો એવું હાથાથ માણસ હરાગી આવી કે ભાઈ જગનભાઈ જરા બહાર ઉગાડો છો તો તમે શું કરો ઉગાડીએ બહાર ઉગાડો પછી અમને ચૂકવો આવો આવો બેસો આ પુશાક છે બારનું ગાળો થોડું આવો બેઠો છે આ બધું પ્રાહક છે શું છે આ પોશાક શું કરો થોડો અમારા પાસે એવા હોય તો મોડે છે દાદા કે હમણાં કઈ થી પધારત કઈ થી પધાર અમારા માં પણ છે એવો કે નારા છે અમારા માં પણ એવું કેટલાક કીર્તિ ફલાવી અને આપતો ભૂલું કોઈ ત્રણ નો ફરી કરી શકો ને મને પણ ના ના ચા કરે છે તારે રે તો ખીચડી ગઈ હશે બઉ થઈ ગયું ભાઈ રાખું આપું સાહેબ જોયે હંમેશા પોશાક હોય પણ પોષાક અંદર થતો હોય ભાવ અંદર શું ભાવ કરે છે ક્રિયા કોઈ માણસ કરી શકે નહી ક્રિયા ક્રિયા તો બધું આ સારા હોય હોય બાઈ તમને કેમ લાગે એ સંજોગો ના છે ક્રિયા કરી શકીએ થઈ જાય ના ભીડા થાય છે એનો પાસે ઉપાય બતાવો દવા બતાવું કે પછી થઈ ગયા પછી તમારે એમ જગનભાઈ બધું આવતો ઘઉ બગાડી વાળું કે પછી મારે ભગવાન ને મારક કરવું મારી ને સુધી જાય કશું સંજોગો ના ભાઈ મારાય કરતા હતા સદમાસન લાગે એટલે પચાસ ની ક્ષમતામાં રહ્યો મારાજ કહ્યું ચાર કરી મને વ્યામ કરી ગયો કોઈ અહીં અગર સ્વરનાર છે એટલામાં બે કરે ચાર સમજી ગયો રોગ છે કે ચાર બોલે તમારું રાગા પાડી મારો પાસે બગડે નહી એવું કરી તમે કઈ ને આવો તો કવર બગાડી ને કરી આવો શું કરું અને અમે ચીઠું પીએ નઈ કે મજા શું કરો છો આમ કર્યા કરે એ શું કેવા મારા છે ભ્રાંતિજ આ ભ્રાંતિજ ને આ ભ્રાંતિજ ને ભ્રાંતિ હમ એવું ચોટી પડે હું કઈ અને હા એક ના સગડે હિન્દુસ્તાનમાં કેમ થઈ જાય અને સ્વતંત્ર આખો વધારો માથ ના અતર પડે અમુક સંસારમાં રહેવા પ્રકાર સિનેમા જોવાનું છું ક્યારે માં ઘી લઈ ને હાર રસ ખાલી કયા તપાસ નું કેહવા નઈ દીતા એમ બોલાળો દેખાય કેને પર ગયોલે મારો પર ઈરોંંક આદત છે કે ઈરોંંક આદત છે એ બોલાતો છે તમને કે બરાબર થઈ ગયા બરાબર પ્રધી ગઈ ચાલી દે કરી થઈ પરાણો કંઈ કોઈ તો બતાવી મનોબળ વધારે માટે મન તો એનું બરોબર સુકાવ કરવાનું નિરાશા ભગવાન ભગવાન થઈ ગયા બધા ભગવાન થઈ નાખ્યા છે ભગવાન તો ભગવાન જ છે અમે તો અમે કોણ છીએ પચાસ એક હા હા એ તો આપડે ગાયો ગયા છે જગત શું આપી શકવાનું થયું ને કોઈ અવલંબન ની જયારે જવું નથી નિરાલ સમજ્યા નિરાલંબ સમજાવે પણ દાદા આપણે જે આત્માનુભૂતિ થઈ એ કોઈ પૂર્વ હશે આ જન્મ ની એવું વાત નથી કરતો પૂર્વ જન્મ ફળ હશે આ આ જન્મ ની આવડત ની વાત નથી પણ ઉપરી પૂર્વ જન્મ માં વાવેલું તે ઉગ્યું હન્મ માં વાવેલું તે ઉગ્યું ને આ પૂર્વ જન્મ જે વાવેલું હશે તે ઉગ્યું ને બીજું હતું શું હતું તમે હંકાર કરો તમે હંકાર હતો કોને ઉતાર પાડ્યો ના થઈ ગયું ભગવાન શું છે જોયું તમે કોણ છો જોયું હું કોણ છું તેના આધારે બધું જોયેલું વિનાશી કોઈ તત્વ આ જગતમાં છે નહી આજે બતાવો સર પછી હા એ ટકા નઈ નવરત કાળી છે અને આજે આ તો આપડે લઈ જાઓ ને દેખાડવું એટલું જરા કરશો નઈ તમને પોતા હવે એમાં નવું ફોર્મ કાઢું છું બીજી વાત આપણે કહ્યું અવિનાશીનાશ બરોબર प्रभुए जो दैवत मुक्रुप्मा परम चेतना अवतरण तारे थे ये समय ते ओ तब चेकिंग करो પરમાત્મા એ જે દૈવત્વ મૂક્યું છે પ્રગટ થયું છે મૂક્યું નથી બરાબર કોણ મૂકતા અરે તમે હમણાં જ કહી ગયા બ્રહ્માંડ જોયું ના બ્રહ્માંડ જોયું એ તમે કહ્યું ને સ્વયં તમારા થયું હોય કે મૂક્યું હોય આવ્યું હોય આપડે બધા એક છે મૂળ જગ્યા એ બોલવાનું છે હું સગનલી છું આરોપી વિભાગ છે નથી હું તો આ અહંકાર નું શું કહ્યું અહંકાર છે હોય ને ઉઠાડે છે નાય દાદા श्लोक हे अर्जुन तूश्वर कृपा थी तू मोक्षप्रदाय मोक्षप्रद प्राप्त करमधाम कही मैंने पाप लगे तो तू मार शरणे आ ત્યારે ગીતાના હરાડ માં એન્ટ એટલે પરમાત્મા તેની કૃપાથી કૌવલ્ય પદ પ્રાપ્ત પરમાત્મા ને અહિયાં હું તું ને તે વસ્તુ ત્રણ બતાવી છે પરમાત્મા ની ગીતા માં લખ્યું છે પરમાત્મા બરાબર છે પણ પરમાત્મા એને कृष्ण ठीक पर जुदो बतायो अह एक बतायु महापुरुषे के आदम को खुदा मत कहो आदम ने खुदा नहीं लेकिन खुदा के नु से आदम जुदा नही बीज एक बतावे बेटा होकर जन्म देता है, है। खुदा लो तो परमात्मा परमात्मा नुज कहो पर जुदी बात बताई खुदा तो खुद ने कहानी खुदा बराबर परमात्मा नु आप तत्व तो खरुद પરમાત્મા આપણે આપડે તત્વ ખરું પરમાત્મા સો ટચ નું સૂનું છે તેમાં નો જે કોણ સૂના નો છે એ આપડે અર્જુન ને દાદા માં ગજવાન કહ્યું શરણે જવાનું પરમાત્મા જોઈતો હોય તું પરમાત્મા ગીતાના હરાડ માં લખ્યું છે આપણે કઈ બબ્ર પરમાત્મા કઈ ગબ્રાય અર્જુન હવે એ તો તમે જાણો તારે તમે શું છે ગાકા ખરાબા જો દાદા એમને જો તમારી પાસે આવ્યા સરોવર પાસે આવે પાણી પીધા વગર જાય નામ શું હરિભાઈ અરે હરિભાઈ છે કા આપડે તમને તો કેવું છે કે ભાઈ હરિભાઈ અરે ભાઈ આ ગીતા માંથી એક અક્ષર તમે સમજાવે માનવા કૃષ્ણ ભગવાન શું કે છે તું મારે શરણે આયે એમ કેતું પરમાત્મા શરણે નહીં કેતા બધા ધર્મ ને જોડીને મારે શરણે આવી જાય પણ છેલ્લા એને મારા આત્મા નું કલ્યાણ થાય એવું જયારે પૂછ્યું તો પેલા અરાળમાં હાજ્ય બાસઠ શ્લોક આ શબ્દ કેમ લખ્યો કે બાસઠ માં શ્લોક આવું લખ્યું છે અરાળમાં હાજ્યમાં એ બધું છે આ જે બોલો છે ને તે પરમાત્મા શરણ જા જે ધર્મ ધર્મા પર જે બોલો છે એને પરણે શર છે कृष्ण जो कहू दुनिया में कोई कहू रहा कृष्ण सीवा परमात्मा कोई नहीं कृष्ण जे थो कृष्ण नो जये द्वार युग मन्म थोड़ा 999 स्वयं नारायण पार्लामेंट ए जय दर्वी पटनी थे तो कहीकार जो अक्षर अक्षराधिक गीता बढ़ू संबोधन है नासी विनाशी अविनाशी ज्ञाता ज्ञान और दे दाता ध्यान दे आधी जस्तु गीता अंदर त्रिपुरी जय बता अर्जुन ने बराबर कृष्ण पवतार कार्य पूरे नाता तेरे क्यों कृष्ण कृष्ण अवतार कार्य पूरे नाता तेरे कोश्न तो कृष्ण ने पेलो संबोधे ना स्वयंभू पे આપડા માં એના દાદા છે તમને સમજાવતું નથી સર્વધર્મ પરિસ્થિતિ જે જગ્યા છે એને શહેણે તા શું કે છે શું ખોટું કે છે ભાઈ બરાબર તમે આવું નથી આગળ કહ્યું ને કે એ પરમાત્મા ને શરણે જાય એ શું કરવા આગળ કહ્યું એમ અહિયાં ફાઈલ બંધ કરવી હતી એટલે પગાર એવું કહી છે તમે આ ગીતા હજારો માણસ છે તારે તમે શામાં આવી જાવ એ બધું ટૂંક બે જ બે અક્ષેપ કહેવા મારે છે તે સમજાય સારું તેટલા હવે આવડે મોટી પુસ્તક બનાવ્યું પડ્યું ગીતાનું અને પહેરી પર એવી બુદ્ધિશાળી હોય બધા બધા ટીકાઓ રસી ગોળા એક અક્ષર સમજવું એકીચાર લખનાર છે એકલું એ ગીતા એકલી સાચી વાત છે તો સમજ આમ કેમ ચાલે છે એ શું કેવા માંગે છે મારે શર ને આજે કહી દઉં કરશે જોડે બેઠા બે અમારી બે લાવી પાસે ભગવાન ની સાનિધ્ય હોય ના તમારા બેઠો તમારી પણ હા સેતન બરાબર માયા પણ ના હોય નહીં માયા પણ ખલાસ થઈ ગયેલી પણ સમજવું છે પીલીમોરા તમે આવવાના કે અમારે ત્યાં જ આવવાના છે એમ સમજો આને ત્યાં બીજા આપડે ત્યાં જવાના છે હા મારી વાત સમજાવું સમજો તો તમે સમજાવો તો જ અમે બોલાવી સ્થિર થઈ જાવ શું કે છે ભગવાન સર્વ ધર્મા લખ્યું છે એ બી શું કે છે ધર્મ ની પડતી થાય તો ધર્મ નું રક્ષણ અને સાધુ નું રક્ષણ એમ નહી વિનાશાય છે દુષ્કૃતા તમે વાંધો ક્યા બોલે મારે ગયા બોલતા નથી એમ કે जय जय धर्म ऐसी अधर्म ऐसी चढ़ती थे साधु पुरुषो भक्तजन रक्षण करने हूँ युग युगी अवतार लव छु साधु पुरुष साधु पुरुष रक्षण करे बीजे भगवान नही तो लखु को બધું સમજવું પડે વેદર વ્યાસ ના શું લખે લખના શું કઈ નઈ પડે ને એટલે આ હમદાર ની રથા હિંમતદાર નથી એવું કઉ છું તેનું કારણ જ આ છે લોકો ઊંધું સમજી કથા છે